એ આવો આવો આવી ગયા બધા બેઠા મયંકભાઈ વાર્તા સાંભળે છે અને એની બેન સ્મૃતિ પણ એની સાથે વાર્તા સાંભળે છે ભાઈ આવો આવો મારા નાના નાના ટાબોરિયા આજે છે ને आज हूं तमाम बधाने एक सरस मजाता कही सो भाई साठ <laughs> पादर हो तु। आ गार हो ने? ए पादर म નાના નાના છોકરાઓ ગાયો લઈને જાય ચાય કુણું કુણું લીલું ઘાસ ચરે અને છોકરાઓ ભાતે ભાત ની રમતો રમે ભાઈ આ ગામના પાદર એક મોટું વડનું ઝાડ હતું ખૂબ જાડું જાડું થડ અને મોટું મોટું ઝાડ એ ઝાડની થડમાં એક મોટી બખોલ હતી ઓ ભાઈ આ તમે બધા એમાં બેસી શકો એવી આ બોલો અને આ બખોલમાં છોકરાઓ એમનું ભાથું મૂકે સાથે જમવાનું લાવ્યા હોય ને આ એ બધું બખોલમાં સાચવીને મૂકી દે પછી બપોરે બધા વડ નીચે કુંડાળું કરે અને સાથે સાથે શિયાળને તો ભૂખ બહુ લાગી હતી એ તો છેક જંગલ પાદર સુધી આવી પહોંચ્યું વડના ઝાડ પાસે આવ્યું ત્યાં તો શિયાળને આમાં તો કાવાનું લાગે છે અને મને તો ભૂખે બી છે એમ વિચારી ને શિયાળ તો બખોલમાં પેઠું અને અંદર નિરાંત બેઠું અને છોકરાઓનો બધો નાસ્તો ને બધું જમવાનું ધીમે ધીમે ખાવા માંડ્યું એને તો બહુ ભૂખ લાગી હતી હાઈ એટલે શિયાળભાઈ તો ખાતા જાય ને આનંદમાં જતા જાય શિયાળભાઈ તો ખાતા જાય ને આનંદમાં જતા જાય એને બહુ આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો અને બધા નાસ્તો કરી ગયું પછી તો શિયાળનું પેટ ભરાઈ ગયું તો હોય તો ખાવાનું ચાલું ને ચાલું રાખ્યું હો આવું સરસ મજાનું જમવાનું તો આ પેલા શિયાળને ક્યારેય મળ્યું નતું થોડીક વાર થઈ શિયાનું નગારાની જેમ ફૂલવા લાગ્યું છતાં શિયાળે ખાવાનું તો ચાલુ જ રાખ્યું એનું પેટ વધુ વધુ ફૂલવા લાગ્યું હો ભાઈ છેવટે બધું ખાવાનું ખતમ કર્યું અને શિયાળે વિચાર્યું છાતી સુધી નો ભાગ તો બકોલ માંથી બહાર આવ્યો ફૂલી ફૂલી ને આ ફુગા જેવું ઢોલ જેવું થઈ ગયેલું પેટ બહાર નીકળું નહી પાય પેટ તો સલવાય ગયું બખોલ હવે શિયાળ તો ખૂબ મથે ખૂબ મથે જેમ જેમ મથે બહાર નીકળવા એમ એમ એનું પેટ છોલાય પણ બહાર નીકળાય નહીં હો શિયાળભાઈ તો ચિંતામાં ચિંતામાં પડાર્યા આટલું બધું ખાધું છે તે પચશે ક્યારે ફૂલી ગયેલું પેટ પાછું નાનું થશે ક્યારે અને આ બખોલમાંથી બહાર નીકળાશે ક્યારે ઓહો હો હો હો ત્યાં તો ભાઈ બપોર થઈ જલ્દી જલ્દી પેટ ભરીએ જ્યાં જઈને જોયું તો બખોલ માં શિયાળ અડધું બાર ને અડધું ઝાડ ની અંદર એ તો ભાઈ બધા છોકરાઓ લાકડીઓ લઈ લઈને ધોકાઓ લઈ લઈને શિયાળ ઉપર તૂટી પડ્યા અમારો નાસ્તો ખાઈ ગયો અમારું જમવાનું ખાઈ ગયું અને શિયાળને મારે હો ભાઈ શિયાળને ભાગવું હોય તો ભાગે કેમ એ તો બિચારું એમ કરતું કરતું પડ્યું રહ્યું અને ભાઈ શિયાળને બધાએ મેથી પાક આપ્યો ધોકા પાક આપ્યો तो लालच में मार खाधो भाई तमने बदा मजा पड़ी ने चलो आओ आजो आती काले हूँ तुम बीज वार्ता कही सो भाई आओ जो